લોકો ને યાદ રહેશે યાદ રહેરાગ નો ધર્મ ધર્મ એક અક્ષર સમજાયો આ પબ્લિક નું કદું નથી કંટ્રોલ નો ના થાલે જાગ્રત રાખ્યા જાગ્રત રાખ્યા એ જાગૃતિ અધ્યાત્મ ભગવાને શું કરવું બે આપણા પુસ્તક માં શું હાર્ડ રૂપિયા એવું હાર્ડ રૌદ્ર ધ્યાન છે વાત સાંભળી કે છે ને એમ માર્કેટ છે એ કતલખાલુક છે ને કતરખાના જગ્યાએ લઈ જવાની એમાં વાત સાંભળી મુંબઈ માં આવી ગયું બધા સરકાર છે કારણ કે જૈનો ભાઈ વધારે વધારે કરિયાણા બાકી પડતા હોય ચાલો દસ દસ આપી જાય ત્યાર પછી બે રૂપિયા વ્યાજ ના ચઢાવે બીજ રૂપિયા ચઢાવે પછી વીસ પુરા ના થવા દે વીસ પુરા થવા વીસ પૂરા ચલો ચાલીસ આપી જાય તો પૂરા થાય મનુષ્ય પણ આખું ખરાબ થવા ને આ ધ્યાન એ મનુષ્ય જવાની નિદાન મનુષ્ય પણ આવે નહી એટલું કઈ કાયમ માટે પાંચ પચાસ વર્ષ માટે સો વર્ષ માટે વધારે વર્ષો નહીં હજાર બે હજાર વર્ષ માટે પણ સો વર્ષ ધોધી તિરંજ આવશે ત્યાં હોરો કાળ સારો આવશે ને કાળ તો સારો આવકાર સારો હા ઘણો સારો કાળ ભગવાન બારી ના ખતમ એવો કાળવાનો પુસ્તક માં લખેલું છે કઈ સાત લખેલું બે હાજર પાંચ માં હિન્દુસ્તાન વર્લ્ડ નું કેન્દ્ર થઈ ગયું હશે સમજાવવા ના ધર્મ ઉભો ના થાય તો ધર્મ છે એવું કહેવાય ભગવાને ભગવાન જો ન્યાય કેવો રીતે થાય છે કુદરત નો ન્યાય ભગવાન તો અમાર ન્યાય છે એ જગ્યા રહેતા નથી ભગવાનમાં હાથ જ નથી કુદરત ન્યાય છે એક માણસ બકરું કાપે છે અને એક માણસ બુદ્ધિથી ગોરીબાર કરે છે બુદ્ધિ ગોરીબારનું બહુ બહુ નિકાસી કર્મ બંધાય છે અને બકરાનું કર્મ તો એનું થોડાક પૂરું થઈ જવાનું ને બકરાની હિંસા કરી ને એ તો બકરા એકલા જોડે દેહ થયું થયું અને બકરાને એકલા જોડે દારતી અને આ તો બુદ્ધિની હિંસા થઈ બુદ્ધિ ચિંતા કરી તો પોતાની બુદ્ધિ પહેલી જતી રહેતી પોતાની એટલે અબુદ્ધ થવું પડે એટલે જળ એટલે જાનવરમાં જાનવરમાં બહુ હલકી કોટી થવું પડે નહીં તો જળ પરમાં જવું પડે ને ત્યાં સુધી અવતાર લગાશે તારે બુદ્ધિ ચિંતા થતી બુદ્ધિ તો શું છે બીજા લોકોને ઉપકાર કરવા માટે આપણા હિન્દુસ્તાનમાં પહેલેથી એ છેદ આદિનાથથી એ છે બુદ્ધિ જે હતી ને બીજા લોકો નો ઉપકાર કરવા માટે વાપરતા માટે પ્રકાશ પ્રકાશ એટલે આવું બનેલું જોવામાં એ લોકો જ ગયા અમદાવાદ માં હોય ને સુધરેલું કારખા અમદાવાદ તો મોટો કારખાના પુસ્તક માં બધું મેન્ટ લોકો ના છોકરા ને બાર ના લોક પૂછવા આવશે ખાવું પીવી છે ખાવું કે છે આ બાર વર્ષ તો હવે જે બાર વર્ષ આવે છે ને તાવડા બધું આપવાના અમારે હો પછી બટાકા પૂરા વખી જાય પછી બહાર કાઢી પછી ખાવાના વખતે મજા આવશે આ જ્ઞાન જ એવું આપ્યું કે તમે ઉપર થી બમ પડે તો પેપર આવે તમને હમજેર ના પડે તમને પડી ગઈ છે એટમાં પાણી ના આવે એવું જ્ઞાન આપ્યું છે ને મારી દેવી સમાધિ રહેવું આ જ્ઞાન ચોરીસે કલાક મહાવી દેવી સમાધિ રાખે મારે પાંચ કર્યો કાલે ઉત્પન્ન થયું નથી દસ લાખ વચ્ચે તેથી જ કરી દઉં દસ લાખ રૂપિયા ઉત્પન્ન થયું છે શ્રમિક જ્ઞાન આવું હતું નથી શ્રમિક જ્ઞાન એમાં આપણને મુખ્ય જાય પણ બે એક સાઈન માણસ ને સાઈ માણસ વધારે ના હોય તો કેટલાય લોકો નું કયા થવાનું છે અને અમે નિમિત્ત બની ગયા ગોળીબાર લોકો ને ભરોપકાર માટે વાપરવાની આ ગોળીબાર કરનારાઓ લહેર કરે છે એનું શું એને પચીસ પચીસ સાલ કરવું પડશે તો લહેર કરે બુદ્ધિ થી ગોળીબાર કરવા હા એ તો પણ પોતાનું આગળનું વેચીન કરે છે ને આગળનું ભવિષ્ય વેચીન કરે છે બધાનું શું છે ભવિષ્ય પોતાનું ભવિષ્ય વેચી અને લહેર કરવી શું ના હોય બધા ભવિષ્ય ને ક્યાં માને છે હા એ તો એમને જવાબદારી નું ભાન જ નથી ને એટલે બે જવાબદારી વચ્ચે એવું કરે ને ના એ ભવિષ્ય બહુ માને છે પણ આ નથી ભાન નથી આ ભવિષ્ય બહુ માને છે લોકો બહુ મનુષ્ય ના થતું રહે એવી અને ઈચ્છા છે એના માટે ભય પ્રયત્નો છે પણ આ ભણે બે અને બધા જ માણસો કરે છે સાધુ આચાર્ય કરે સાધુ આચાર્ય કરે છે આપડે જોતા નથી આ જે બુદ્ધિ કર્મ કરે એને કર્મ ની સજા નથી થતી કર્મ ની સજા નથી થતી એમ આ બુદ્ધિ થી ગોળી વાર કરે એને કર્મ ની સજા દેખાવે પાછળ આ તો પાછળ અત્યારે ભોગવે પાક્યા પછી કાલે કર્મ પાક આધીન ના હોય સ્વતંત્ર સ્વતંત્ર કરતા કે કોઈથી એવું કહેવાય નથી કે હું ચલાવું છું ભગવાન એક નાની પુરુષ બોલે તો જ છોડાવે બાકી કોઈ છોડાવે નાની પુરુષ પોતે છૂટેલા છે માટે છોડાવે ને પોતે મોક્ષ દાતા છે માટે મોટું દાન આપવા મો આપ્યા દૂટ નો અનુભવ આ સ્પષ્ટ ક્યારે થાય સ્પષ્ટ સ્પષ્ટ વેદન અસ્પષ્ટ વેદન કીધરા સમજાવો ને આત્માનું સ્પષ્ટ વેદન અને અસ્પષ્ટ વેદન અસ્પષ્ટ વેદન હું કરતા નથી એવું ભાન અને હું આનંદ જ્ઞાન દર્શન શક્તિવાળું છે પોતાનું ભાન થાય હું સિદ્ધાત્મા છું એવું ભાન પોતાને હું શાંતિલા છું ભાન જાય અને પછી હું સિદ્ધાર્થમાં અસ્પષ્ટ કહેવાય નહીં આટલું થવું બહુ આનો એક આની ભાર કોઈ અવતારમાં થયો નથી કોઈને થયો નથી આનો એક આની ભાર એક આની થાય તો સંકેત કહેવાય આ જે તમને મળ્યું છે એનો એક જો કોઈને મળે એને સંકેત કહેવાય છે બે મહિના રહ્યો અનુભવ થયો કેસો આવતો નથી અમે એમ જેમ રહીએ છીએ કે અમે પણ કરતા પણ છૂટ્યા વગર કોઈ ગાયું સંકેત ના થાય હું કરતા છું એ ભણ તૂટ્યા સિવાય સંકિત એના થાય ને મોકલી દેવા તો જ કેવી પછી આત્મા પ્રાપ્ત થાય આ તો જાગૃતિ જ નથી મનુષ્ય એક પણ માણસ એવો જાગૃતિ હોય જાગૃતિ ને લીધે ભૂલ દેખાય છે જાગૃતિ જ ના હોય માં ત્યાં જે ભૂલ ના દેખાય એ બે ભૂલો દેખાય બીજી કોઈ ભૂલ દેખાય નહીં આ તો તમારે તો બધી ભૂલો દેખાય રાજી કરવા રાખવા તમારી જોડે લાખ વાર બેસી રાજી કરે એટલું એટલું જ આજ્ઞામાં રહે છે એટલું જુએ તમારા થોડુંક લાભ મળે એ પણ સારી લાભ પેલો થો પણ આ બધું મનુષ્યમાં ભાન રહ્યું છે એની આટા ધ્યાન જ આપતું તો આ વિજ્ઞાન તો તું રોકડ્યું છે બધું સર્તક ભર આપનાર કલાક શું એક જ કલાક મારી આજ્ઞામાં તમારી છે આગના બાદ જવાની ઈચ્છા નથી ઈચ્છા નથી આગ્ઞા બાદ પણ જવાય છે તમારે આગળ નિકાલ કરવો હવે કોથડા બધા જેમ ખાલી થશે તેમ રૂમો ખાલી થશે એ બધું કોથડા બધા ભરેલા શું થશે ભરેલા ચહે નહી એવું જગ્યા જ્ઞાન લીધા પછી હવે અસ્પષ્ટ તો ગણાય ને અસ્પષ્ટ એટલે તમે કરતા થયો એવું પછી કરતા તમે બે જ બધું પડે આપણું તમને વારે ઘડી સમજ પાડી ને કારણ તમે તમે શાંતિલાલ થયેલા સાથે છે ના કરતા શાંતિલાલ સાથે એમ સમજમાં તો પાછું થઈ ગયું પણ આમ ભૂલ જપ્ત થઈ ગયું ભૂલી જવાય કઈ ક્રિયા અને શાંતિલાલ ધંધા પડ્યા શાંતિલાલ જોવાનું કહી દીધું એમાં હાથ વાગા અધ્યાસ ઈ જાત તો બધો ખરો હાથ પૂરી નો ઈ જાત તો હાથ પૂરી નો અભ્યાસ ખરો રે અભ્યાસ છે તમારે અભ્યાસ આમાં આ બધું ક્રિયા કરેલ હોય ને તો દેવું હોય ને એમને ઉમેર તો હું છું તમારું ક્યાં થાય ને મારું તો આટલું જ ભાગ છે અને નિકાલ કઈ ના તો અક્રમ માં આત્મા દેખાય અજાબી છે અદભુત અમારી બધા કર્મ ખરી નીકળી પડે કર્મ ખરી બધા ભગવાન ના પણ નીકળી પડે એટલે બધી જે હોય તેમાં હાથ ધાર થયો નહીં કર્મૃદય જે હોય ને તમારે જ્ઞાતા દશતા પરમાત્મા તમારે જ્ઞાતા દશતા પરમાત્મા વ્યવસ્થિત કરતા શોધ કરે પણ એટલું જોવું કે શોધ કરેલું એમાં નુકસાન કરે એવું હોય તો તમારે એમ કેવું સામે પ્રતિકમન કરશે પેલાનું કોઈને અડચણ ના થઈ ગયું શું થયું અડચન ના થઈ ગયું આપણે બધા પ્રતિકમણ નહીં કેવું છે પ્રતિક્રમ આ રોજ પાંચસો પાંચ કરે પાંચસો પાંચસો કરે સંસાર નો વિચારતા આવતો સંસાર નો વિચારતા આવતો એટલે કામ કાઢી લેવાના છે આ એક અવતાર આ બધું એના માટે કામ કરી દેવાનું છે શું છે જોઈ લેવું જ્ઞાની કૃષિ આપણે શું શું કરવું શું નહીં જ્ઞાન કોને કહેવાય બધું લખેલું છે તો પછી ભક્તિ નકામી છે એમ કે છે કાનગી સામે ભક્તિ થી મોક્ષ ન થાય ભક્તિ ભક્તિ અવરોધક છે તમારે બે કામ કરવાના જ્યાં સુધી ફાઇલો નિકાલ કરવાનો છે ત્યાં સુધી ત્યાં સુધી સુધાત્મા નું ધ્યાન કર્યા આ ધ્યાન બસ્તી રૂપિયા છે કેવું છે છપ્પર રૂપિયા અને પરા ભક્તિવાય ને શુદ્ધાત્મા ની ભક્તિ તો કરવી જરૂરી છે આપડે પોતાનો સ્વરૂપ છે પોતાના આવી ગયું છે એ પરાભક્તિ કેવાય સમજે પ્રભાવદેવ કહ્યું જ્ઞાની ગુરુ છે આત્મા છે શું કહ્યુંદેવ મા આપડે તમારા જેવો દાદા ભગવાન પેરું કરે શું થાય બધા ચોવીસ કલાક રહે છે દાદા ચોવીસ કલાક કદાચ બીજા સપના આવે ને દાદા રહેતા ના હોય તો ખબર નથી આવતા દાદા જઈ લાભકારી નથી કે તમને જોઈ શકે પરીક્ષા તમે દબાઈ રાખશો તો પછી મોડી ખાલી થશે હા વિસ્તાર છે હવે ચાર્જ સ્વરૂપ નથી નવો ઉત્પન્ન થતો ઉત્પાદન નથી જૂનું છે જૂનું છે જેટલું મિર્જા થઈ જાય એટલું સારું સત્સન થાય નહીં આવું પછી મોક્ષ નો માર્ગ બની જાય ને આખું જગત સસનમાં પડેલું છે પોતાના છંદમાં પોતાને જેમ હંગલ પડે એમ પોતાના થમાં ભટક ભટક ભટક ભટક કર્યા મોક્ષ નો માર્ગ એવો નથી મોક્ષ માર્ગ તો જ્ઞાનિક્રો એટલા જમ્મે ના આવે એનું નામ મોક્ષ માર્ગ કહેવાય ઉપરથી આટમ બોમ્બ પડે પણ ખેતમાં પાણી ના આવે એનું નામ મોક્ષ માર્ગ ગુમ પડે ત્યારે થઈ જાય છે કૃપાદેવ કહ્યું કે મોક્ષ કહ્યું કેમ લખીશ કારણ કે શ્રમિક માર્ગ માં શુદ્ધિ કરતા કરતા જવાનું શુદ્ધિ કરતા કરતા જવાનું શુદ્ધિ કરતા કરતા શુદ્ધ થવાનું અહિયાં આગળ હું શુદ્ધિ કરીએ છું સંપૂર્ણ શુદ્ધિ કરીએ છું હવે એ સિદ્ધ છે એમના શબ્દો તો સમજે તો ઉકેલ આવી રહ્યો છે અરે એમને એટલું જ કેવું છે ને કે બીજું કઈ સ્કૂલમાં માપ પ્રે વ્યાખ્યા આપી પાછી બધા ભગવાન બધા બહુ કહી રહેલા દુકાનદારો એને દુકાનદારો કે જ્ઞાન ના હોય એને દુકાની પદ્ધતિ દુકાની પદ્ધતિ કેમ કહેવાય આમ ભે જે કરે ને રાજી થાય મોટ શું થાય રાજી અને આડુ બોલે કહેવાય કઈ સારી કરીએ રાજી દુ જે રાજીને થતા હળી કરવાથી ઇતરાજી ને થતા તે દુકાનદારી પછી કઈ જોયેલું તમે સાહેબ રામ સુધ રામ રામચંદ્ર જોડે બેસી જોડે બેઠા પૃથ્વી આચાર્ય પૃથ્વી વિજય રામચંદ્રિય ખાનગી સ્વામી મહારાજ મહાવીર કીર્તિજી મહારાજ દિગમ્બર કાલ કરી ગયા મહાવીર કીર્તિલ નહીં જગ્યા આવી હું જઈને કહું નહીં તો જઈને આ તો અહિયાં આગળ કઈ રૂપિયા બદલાય બી કઈ શોધ માં શું કે સત્પુરુષ ને શોધી સત્પુર વ્યાખ્યા હતી કે આ બધા દુકાનદારી છે નિરંતર જેનો આત્મા નો દિવસ ત્યાં આગળ જશે કે મત લઈ જઈશું બધું દુખવાનું શું તમે જોયેલા બધા એક માવીર કીર્તિલા હે માવીર કીર્તિજી મારા ચીડાયેલા જોયા નથીયા નથી દિવાળા આવી પછી દીધી પણ આપડેભાઈ આનંદજી માલ જ ના હોય તો આપડે આ દુકાનો મોટી કહેવાય આ મોટી દુકાન રામચંદ્રાંતિ સ્વામી સ્વામી કોણ આચાર્ય પુરુષી ગયા કોઈ યોજનાપૂર્વક નું નથી કતું બધું એટલે એનું આ દાડી ક્યાંથી શરૂઆત થઈ બિઝીંગ ક્યાંથી થઈ અને એન્ડ ક્યાં થાય એનો પછી ખબર અત્યારે ફાયદો ના થાય આ તો જેના વખત ચિત્તનો રોગ થયેલો હોય એમને શાંતિ માટે શું છે મુંબઈમાં બહુ અતિ અઢી હજાર માણસ ચિતભ્રમ ના રોગ ભરાંતિના શાંતિ હાર લે દવાખાનું પછી આ દુકાનો મોટી નથી બધી દુકાનો ના થયા છે ચાલો તમારે શું જોયું શું દુકાનો મોક્ષ કયું તમારે મોક્ષ માં શું કરવું આ પકડી ગયો એમાં થતી હોય ને એ તારે વાત સમજાય મેં પૂછ્યું કે કૃપા ઉદે એમ કેવું છે કે નિશ્ચય વાણી સાંભળી સાધન સજવા હોય નિશ્ચય રાખી લક્ષ્ય સાધન કરવા તમે તો નિશ્ચય ની વાત કરો છો સાંધ છે એવા મતલબ તમે ના સમજી શક્યા તું ના સમજ તને કઈ ખબર નથી હોય ત્યાં આવી રીતે તમે ના સમજી શકો ઉડાવી પછી મને કદાચ આવ્યું છે એવું છે ને નહીં ના બીજા ની જોડે લેવા દેવા જ નહીં ને આપણે આ તો સમજાવવા માટે બોલું ના એમ નહીં એટલે મેં એમને કહ્યું કે આપણો માર્ગ અજો છે ને આ તો રિયલ માર્ગ છે વિઝેટિવ માર્ગ ને લેવાઈ રહ્યા નથી આપણે શ્રદ્ધા નથી આપણે કોઈનામાં ઉતરવાની જરૂર નહીં તો એ લોકો પામે એટલા હળવા જાય એ પામાયા નથી આ કે આ કહેવા જોવા ને મને ચોટે રિયલ માર્ગમાં ગરમ ચોટેલ શું ચોટેલ કમ ન છોટે એ ભાઈ અહિયાં આગળ જવાબદાર પૂછ્યું હતું જૈન પૂદગલ ભાવ ઓછો થાય આત્મ જ્ઞાન પરિણામ છે એમ કહે છે કે કેમ કહે બીજું કહેવા માંગે છે જૈન પૂદગલ ઓછો થાય આત્મ ધ્યાન પરિણામ છે એમ કહે છે કે છે કે ભૂતગલ ભાવ ઓછો થશે એમ નહીં ભાવ ઓછો હું જઈ છું એ કર્મ જયારે જશે ત્યારે આત્મ ધ્યાન થયું જૈન ભૂતગલ ભાવ જૈનો ભાવ ભૂતગલ એટલે વિદરાગો ના ધર્મ કર્મ હોય છે સ્વભાવ દશા સો ગુણ આપે ઉત્તર તથારૂપ સંપૂર્ણ હોય તો મોક્ષ સ્વભાવ દશા તથારૂપ સંપૂર્ણ હોય તો મોક્ષ થાય એટલે મોક્ષ દેખા દે છે ને સ્વભાવ વાળે એવું હે મોક્ષ દે વિભાવ તથા શું ફળ આપે ઉત્તર જન્મ જરા મરણ આદિ શું થાય પિતરાગ ની આજ્ઞા થી કોર્શી ની સ્વાધ્યાય કરે તો સો ગુણ થાય પિતરાગ ની આજ્ઞા થી કોર્સી ની સ્વાધ્યાય કરે તો સો ગુણ થાય તથારૂપ હોય તો યાવત મોક્ષ કુતરાત ની આગળ થી પોરસી નું ધ્યાન કરે તો સો પુર થાય તો યાવ મોક્ષ થાય અધ્યાય કરે તો આ પ્રમાણે તમારા પ્રશ્નોના સંદર્ભમાં ઉત્તર લખો છે જ્ઞાન પ્રજ્ઞા એ સર્વ વસ્તુ જાણેલી પ્રત્યાખ્યાન પ્રજ્ઞા એ પક્ષ છે તે પંડિત થયા તે યથાર્થ છે કરીને પ્રભાવ પ્રત્યે નો મોક્ષમ અથવા ક્ષય ન થયો પ્રભાવ પ્રત્યે નો મોક્ષ મારી કેટલું રહ્યું આ શબ્દ નથી ઉત્તમ ભલે થવાનો છે પણ આપણે શબ્દો વાંધતા હોત ને એને હું જઈ ગયા આ ક્યાં પ્રભાવ શક્ય નો હું પ્રાકૃતિક ભાવ પ્રાકૃતિક ભાવ પેલા એમાં શું લખેલું છે આપવાનું મન વચન ગાયા ની તમામ સંગીત ના સંઘવી ભાવ થી નિલેપ થઈ ગયો મન વચન ગાયા ની દેવો ને તેના સ્વભાવ ને હું છું સમજણ પડે લોકો સમજણ પડે કે ના પણ તમે એને જોઈ શું શુદ્ધાત્મા જોવાનું આમ રે ક્ષમતા રે શુદ્ધાત્મા જોવાનું હોય નથી વાંધો કઈ આવે યાદ ના આવે એની મેળે ક્ષમતા રહી જાય ક્ષમતા રે છે ખરી ત્યારે ચારિત્ર મોર ની કિંમત જ નથી ચારિત્ર મોહ ની તો એ ને ને લખ્યું ને ભગવાન નાખ્યા પુસ્તક માધ્યમ કયું શું પેપર કાર્યમો ની અને જે કાર્યક્રમો ને નીકળે તે એટલી ઓછી થઈ ગઈ શું થઈ ગયું નતું નતું કેવા માંગ હતા વાસ્તુદેવ કે નહીં આ જ્ઞાન આપતા ને આગળ આવતી તો એ છતી સંદાસમાં બેસીને બંધાને બિરીશ ના એક વંદાને મારી કચ્છમાં રહેલા રેરા એ રાસુદેવ આજે કેવા વિજ્ઞાની જે બેઠો છે કેટલા કલાક મારું ધ્યાન કર્યું છે કેટલા કલાક મારું એ પરિચર્યા કર્યું છે કેટલા કલાક મારી સાઈડમાં બેઠો છે હું અહીંથી હવા ગાડીમાં છું સાઈડ વગર ઉઠે છે અને હળથી પહેલો હોય છે શું કર્યો હોય આપવાનો હોય તો હળથી પહેલો એવો હોય જાગૃતિ રાખવી પડે નાની કોઈ તો આવતા પહેલા બધી તૈયારીઓ જાગૃતિ રાખવી પડે પણ આ કાળમાં જાગૃતિ અને આ કેવું છે કંટ્રોલમાં અમેરિકા આવેલું છે